એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરીયાઓ મારા નાના નાના બુલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો દ્વારકામાં બેઠા બેઠા વિભૂતિ વાર્તા સાંભળે છે આવો આવો વિભૂતિબેન આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહવાનો છું વાર્તાનું નામ છે કૃષ્ણ આ તમે કૃષ્ણનું નામ તો સાંભળું જ છે ચાલો આજે હું તમને એની વાર્તા કહું હો એક હતું નગર આ નગરનું નામ મથુરા મથુરાના રાજાનું નામ હતું ઉગ્રસેન આ ઉગ્રસેન એક દીકરો એનું નામ હતું કંસ કંસ તો બહુ પાપી ભારે દુષ્ટ અને બધા ઉપર અત્યાચાર કરનારો હતો પણ જેલમાં નાખી કેદમાં નાખીને મથુરા મથુરાનો રાજા બની બેઠો અને મનમાં જેમ ફાવે એમ એની પ્રજા ઉપર અત્યાચાર કરવા શરૂ કરી દીધા હો કંસે તો મથુરાના લોકો તો આ કંસ ખૂબ ત્રાસી ગયા હતા ખૂબ ત્રાસી ગયા મથુરા ગોકુળ ગામમાં સુરસેન નામનો એક બહુ મોટો જમીનદાર રહેતો હતો તેની પાસે ઘણી બધી મોટી મોટી જમીન હતી તેની પાસે ગાયો પણ ઘણી હતી દૂધ ને દિવસે ખૂબ સારો માણસ હતો એની સારપને કારણે એ આજુબાજુના ગામ માં ખૂબ પ્રસિદ્ધિ પામેલો એનું તો બહુ મોટું નામ થયેલું આ સુરસેન ના દીકરાનું નામ વસુદેવ વસુદેવ પણ પોતાના પિતાની જેવા ગુણો વાળો હતો સારો માણસ હતો સજ્જન હતો આ કંસના કાકા હતા ને દેવક દેવકની એક દીકરી અને એ દીકરીનું નામ દેવકી જ્યારે એ દેવકી લગ્ન કરવા જેવડી થઈ તો કંસે એના કાકાને સંમતિ આપી કે દેવકીના લગ્ન વાસુદેવની સાથે કરી દો કાકા દેવક લગ્ન પતી ગયા લગ્ન પતી ગયા પછી તો જાન વિદાય થઈને ગઈ એ સમયે કંસ એની બેન દેવકીને મૂકવા માટે જતો હતો રસ્તામાં આકાશવાણી સંભાળમાંથી ઘેરો ઘેરો અવાજ આવ્યો દીકરો આઠમું સંતાન તારા મોતનું કારણ બનશે આ વાત ઉપર કંસે નક્કી કર્યું એને તો ખૂબ ગુસ્સો આવ્યો अरे नक्की करू के देवकी ने वसुदेव बने मरी ना तो तैयार थोड़ा तो संता है ये रहे बहुत समझा किवकी मराय नही तो मैनो नहीं वसुदेविश्वास आपने जेपन थे તને જેલમાં પુરાવી દીધા પછી તો ભાઈ વિભૂતિબેન એક કરીને દેવકી ને છ સંતાનો થયા એ બધા વાસુદેવે આપી દીધા એ રોહિને આપી દીધો આ રોહિણીએ એનું પાલન પોષણ કર્યું ને એનું નામ બલરામ રાખ્યું ભાઈ બલરામ તો મોટો થઈને ખૂબ વીર હોશિયાર અને વરસાદ કે મારું કામ વાસુદેવ ને ચિંતા હતી કે આ બાળકની રક્ષા કોઈ પણ રીતે કરવી જોઈએ હવે ગોકુળ નગરમાં એક બાળકને લઈને કોઈ રીતે જેલમાંથી નીકળીને ભાગ્યો અને વરસતા વરસાદના આંધી ને તોફાનોમાં પણ નામ યશોદા હતું યશોદા એ પોતાની દીકરી વાસુદેવને આપી દીધી અને એનો દીકરો પોતાની પાસે રાખી લીધો કે લો આ મારી દીકરી હું તમને આપું છું એ લઈ જાઉં વાસુદેવે એ રાતે ગોકુળથી પાછા ફરી હું એને મારી નાખીશ સંતાન છે એટલે એને તો એ છોકરીને ઉઠાવી જમીન ઉપર પછાડી પછાડીને મારી નાખી બોલો આ સમયે કંસ ના મનમાં થોડોક ડર તો બેઠો ગારા વગાડવામાં આવ્યા બાળક જન્મું છે દીકરો જન્મો છે વધામણીના ગીતો ગાવામાં આવ્યા ગરીબો ને અનાજ ને કપડા ને ધન વહેવામાં આવ્યું રંગ થોડો કાળો એટલે એનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું એને તો દઈ ને દૂધ ને માખણ ખાવાનો ખૂબ ભાવે દૂધ ઘી ખાતા રહેવાથી માખણ ખાતા રહેવાથી એનું શરીર તો બહુ તાજુમાંજુ થઈ ગયું तो माज मोटो वीर योद्ध बनी गय कोई थी डरे नही कृष्ण कंस ने जय खबर पड़ी तो एने एने मार गणा गणा विचार कर हमेशा बदा भलू इच्छता दुखी मनसो रक्षा करता खोटू करता हो नाश करता एधा गोकुना वसीओम करने लाग અને એવું ઈચ્છવા લાગ્યા કેસુદેવે ચાંદિપણિના આશ્રમમાં બધા બાળકોની સાથે એને ભણવા મૂક્યા પછી મોટા થયા બંને ભાઈઓ અને તો જય જય કાર થઈ ગયો એવા બાદર હતા કૃષ્ણ તો વિભૂતિબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો आती काले हूँ तुम्हें बीजी वार्ता कहवा चु भाई जो